મારી પાસે ક્યારે પાછા જવાબીન જોડે જોડે આવી પડ્યા ફોન ઉપર ફોન તમારે સિદ્ધ ક્ષેત્રે લઈ જાય છૂટકો તમારો હવે નિરુબેન સિદ્ધ ક્ષેત્રે લઈ જવા જ પડશે કઈ લઈ જવા સિદ્ધ ક્ષેત્ર નિરુબેન ને તમારે એમને લઈ જવા જ પડશે સિદ્ધ ક્ષેત્રે હવે વધારે વધારે લાભ ઉઠાવે દુનિયા લાઈ મળવાનો એ કઈ ખેડૂતો બધા મળવાનો એવો એમ નઈ મળવાનું એ સંસારી બઉ હાઈ લેવલ હાઈ કર એનું ફળ પેલું તો હોય જ પેલું તો બધા હોય કે થાય છે કે થઈ જાય છે તમારો ના કરો પુરસાદ કરો તો પુરુષોત્તમ થશો નહી તો પુરુષ તો છો અમારી આજ્ઞા પાવી એ છે